સત્સંગ નથી કરો પેલો ચાલુ હતો ને થઈ ગયો ઓકે ઓલ રાઈટ કાલનું છે લઈએભાઈ સાહેબ તમારા પેલા વ્યવહાર સંબંધી ના कारो जाए सचिदानंदो श्रेणी नंबर एक सौत्र सूत्र વ્યવહાર એ વ્યવહારની જગ્યાએ વ્યવહાર જ છે બોલો નથી સમજતા ને વ્યવહાર તરીકે રાખનારા છીએ સિવાય કે અમારા યોગેશાનંદજી એમને શીખવાડ્યું આપણને અક્રમ વિજ્ઞાન के छे। तो बढ़ रीते भरा सपोर्ट आप तारे नहीं डाबू भरी जाए मजबूती अपने जीवन ना शरीर में सत्ताक्षर समझा निरालंब निरालंब अपने स्वरूप व्यवहार ना अन्व अपने हो गटे फायदा निकाल कर આપણી મજબૂતી નિરાલંબ આત્મ સ્વરૂપ નિરાલંબ પણ અનુભવો નથી આવતું ત્યાં સુધી એને આધાર મળે જોઈએ છે આ પાંચ આજ્ઞા એ આધાર છે આપણો કેવો પણ કયો આધાર છે કે આપણને નિરાલ કર્યું આધારી નિરાલંબ સ્વભાવનો છે પાંચ આજ્ઞા એની એટલી બધી ઘનતા છે સીધા સાધા વાક્યો છે પણ એને સમજવામાં લાગુ છે એટલે રહેશે બધો પરંતુ સરવારે તો પોતાનું મન વચન ને કાયા છૂટકો જ નહી મળે તારે ફુરસદના સમયમાં આવો ઉપયોગ કરવો પડે છે આપણે એટલે આ વ્યવહારનું સૂત્ર લીધું છે તમે ધીરુભાઈ સાહેબ એમાં આપ શું કેવા માંગો છો કોઈ ના એટલે આગળ છે પાછું હજુ હવે એ તો આપણે જાતના પ્રશ્ન છે ને તમે તમારે ધીરુભાઈ છો એટલે પૂછી લેવા મારી સત્તા એટલી કનુભાઈ કરાવની ભાષા ને બોલતા મારે એમની સામે બોલવું પડે ને આવું છે આપણું સમજે આપણું આજ્ઞા આજ છે આખો समय में ने मुंबई ते उपयोग उपयोग करो व्यवहार पहला मुक्ति पमे अपने ज्ञान स्वरूप ज्ञान प्राप्त करे बेद ज्ञान प्राप्त कर मुक्त थे परंतु આપણા છીએ નહી આ ધીરુભાઈ બંધાયેલો છે તે આજે ધીરુભાઈ ને મુક્ત કર્યો આજે એટલે જયારે જ્ઞાન મળ્યું તારે પરંતુ એ પોતે પોતાથી મુક્તિ પામવા માટે બાકી તારે બીજા કોણ કરશે હેલા શું કવ બાકી રહ્યો કર્મ ફળ નો વ્યવહાર તે આખું કર્મ ફળ ના બધા વ્યવહારનો આખો વ્યવહાર બધો છે તે પ્રસંગવો જોઈશે શું કહ્યું પ્રસંગવો જોઈશે અને પ્રશાંત સ્વરૂપે પ્રશાંત રસ કયો છે રસ કયો છે એટલે વ્યવહારમાં રહેલો આપણો જે ભરાઈ પડેલો રસ છે બધો નિરસન થઈ જવો જોઈએ રસ રસ જ મુખ્ય છેલ્લે સુધી એ શુદ્ધાત્માનો સુખનો સ્વાદ છે પોતાના સુખ નો સ્વાદ છે સમજાયું કે નઈ હ શાંત રસ તો આપણે બધા જાણીએ જ છે શાંતિ બધા ઈચ્છે છે પણ પ્રશાંત સંપૂર્ણ સમાન થઈ ગયેલો હમ પરિપૂર્ણપણે સમજાવ્યું ને તો આમાં વિભાવિક શબ્દ નહીં કહેવાનો આપણે આપણો વ્યવહાર બાકી રહ્યો ખપાવાનો એ ખપવા દેવો જોઈએ એને પણ એની જોડે આપણે ખપી ના જઈએ આપણે ખપી થાય દાદા એ કહું છે મોક્ષા ખપી છીએ શુદ્ધાત્માના શુદ્ધાત્માના પરમ પ્રશાંત સ્વરૂપે એ વિતરાગ પ્રશાંત રસ આપણને અનુભવમાં આવે તે માટે સમજાયું ને 22 श्रेणी चालीसमु सूत्र मनुष्य मत पोता जीवन व्यवहार जीवन इंडिपेन्डंसी जीव सके जो ए जीव सके विज्ञान हो મુક્તિ જીવવું શરીર સાથે આંતરજીવન મુક્તિ થી જીવવું એટલે મુક્તિ માણી શકે ને જઈ તો આઝાદી કેમ માણસે શરીરના બંધણોના પ્રકારોમાં પણ બંધની તમામ અસરોની અવસ્થાઓમાં પણ એ મુક્તિ છે છતાં પણ જો આ દાદા ભગવાન નું વ્યવહાર વિજ્ઞાન સમજી લે તો શું કહ્યું જો વિજ્ઞાન સમજે જો નીકળી જશે નથી જેટલી સમજણ બાકી છે વ્યવહાર વ્યવહારથી વ્યવહાર સ્વરૂપે મુક્તિ ના પામે ત્યાં સુધી આ આપણી શુદ્ધાત્માની કેવળ જ્ઞાન દશાનું પ્રયાણ આપણું એ યથાર્થપણે નથી રહી શકતું એટલે પરમાર્થે સંકિત એટલે વૃત્તિ આખી ફરી ગયા પણ બાકીનું કર્મ ફળ હિસાબ ચૂકવવાનો બાકી છે એ હજુ આમ બહાર રાખ્યા કરશે છતાં આપણે અભ્યાસ કરવો પડશે અભ્યાસ કરવો પડશે દાદા ભગવાન સરો શરૂમાં તો બે દ્રષ્ટિબિંદુને ખૂબ પ્રેક્ટિસ કરવા માટે ખૂબ ખૂબ કહેતા પ્રેક્ટિસ કરવા માટે પ્રેક્ટિસ પ્રેક્ટિસ કરવાની એ કરવા પણ નથી પ્રેક્ટિસ તો હોય જ આ શરીર છે ત્યાં સુધી અને અભ્યાસ શબ્દ બહુ મોટો છે અભ્યાસ શબ્દ બહુ મોટો છે હમ અભ્યાસનો ઓપોઝિટ છે जो शुद्धात्मक स्वरूप स्वभावित समझे उपवास तो आ व्यवहार विज्ञानी बात कही दादा भगवान जगत कल्याण भाव में जो खास कहूँ हो आप पुत्र वो कविराज बढ़े बहात्मा बदा बदाय व्यवहार व्यवहार न सायस विज्ञान समझा बहुत जरूर है ये विज्ञान कूमला बाढ़ हो बाढ़ घर में ज मतु रहे थोड़ू थोड़ा શીખવાડવાની જરૂર નથી પરંતુ બાળક શીખી રહેલું છે મોટું થઈ રહેલું છે એને એની શક્તિ પ્રમાણના શક્તિના પ્રમાણે એ આખું વિકાસ થતું જતું જાય એ જોવાની જરૂર છે આપણે એટલે આ તો ઉત્તમ શિક્ષણ કેળવણીકારો બધા જાત જાતના પુષ્કળ પ્રયોગો કર્યા છે એમને હમ અને અમારી સરીબેન છે તો મૂ મૂગો પ્રયોગ કર્યા કરે છે મૂગો શીખવાડવા જતી નથી કોઈને જા છો કોઈ જાણો ક્લાસમાં ગયા છો ખરા બાર થી બધા આવે છે પણ મારા સાહીઠ નંબર ક્લાસ છે ચાર જ છે આવે નવા ને કેટલા ઊભા છે કરવું તો આવે છે એમને ઉમેરવા પડે છે એ બી સીડી અત્યાર ચાર સુધી પહોંચી ગયું પાંચ ચાર સુધી પહોંચી ગયું આ જગ્યા જોયે પાસે સ્કૂલમાં જગ્યા જ નથી હૉલ જતો રહી આપડો ના એટલે આટલી બધી બધા જીવન તો કશું જ નથી એક જાણ્યું જાય એવું છે બધું અને જેને આમાં લાગી જવું છે મચી પડવું છે એની વાત બહુ જુદી છે હમ એ શરીર કે એની પરવા ના કરે એવી વાત નથી કરતા આપણે પરંતુ એનું લક્ષ્ય જ આ બધું હોય એનું આ જ લક્ષ હોય કામ શરીર શરીરનું કામ કર્યા કરે એમાં તો સવાલ પરંતુ આપણે એની જોડે દખલ ના કરીએ બસ એટલું જોવાનું કે દહીને બરોબર જમવા દેવું જોઈએ એવું નહીં સાહેબ ને મજા ના આવે ને ચોસલા જેવું દહીં કહેશે એને આમ કાતો એટલે આ વ્યવહાર વ્યવહાર વિજ્ઞાન જ મુખ્ય છે વિતરાક માર્ગમાં સમજાયું ને તો ખૂટે છે અને વ્યવહાર અને નિશ્ચય બે જોડે છે નિશ્ચય એટલે આત્મા સ્વરૂપ એ બંને જોડે જોડે જ છે સાથે સાથે છે એ જરાય વ્યવહાર આપણે પામી ગયા अरे निश्चय पमी गया व्यवहार आकलीफ करे अपन एट पैरल शुद्धि व्यवहार शुद्धि गुणस्थान अँ करे पाचा अनुभव व्यवहार में सात मनो मैंने बहुत आकड़ो बहु आकड़ो एट घर वाइट कही चौथो है पी पाटली साधु जो पाठ औशे अंशे एट देशवुद्धि गु ઘરમાં રે ખરો પણ થોડું સાધુ જેવું જીવન કાળે ઘરમાં રે ખરો બધું હોય કે સમજાય ને આ મને માણું કાઢવું પડે કઈ કઈ શું કરતા વ્યવહાર છે ને આખો સમજાય વ્યવહાર વિજ્ઞાન જ મુખ્ય છે આગળ જઈએ ધીરુભાઈ 22 रिलेटीव रिव समझे એવું રહે ત્યારે જ અભેદ દ્રષ્ટિ હોય અભેદ દ્રષ્ટિની વાત તો બહુ કરીએ છીએ દાદા ભગવાન કે છે અક્રમ વિજ્ઞાન પાયાના બે સિદ્ધાંતો છે શું કહ્યું અક્રમ વિજ્ઞાનના પાયાના બે સિદ્ધાંતો ઉપર વ્યવહારમાં વ્યવહારમાં સમજે એટલે કે લઘુત્તમ ભાવ લઘુ થઈને એમાંથી આખો પ્રોસેસમાંથી નીકળતા અભેદતા દ્રષ્ટિમાં આવે છે એમ ના આવે અમે આવી શકે જ નહીં ખ્યાલ આવે એટલે આપણે દિચ ખુરવા કવિરાજ સમજાવ્યું ને એટલે દિચ એટલે બે આંખો એકના જુએ છે દેખાતું નથી કોને દેખાઈ બે આંખો છે બે દેખાવું છે ને જુદું જુદું એ નથી દેખાતું અને દિચખું કહ્યું તો કે એ એકને જ જુએ આ બે આંખો છે બે આંખો જોઈએ છીએ એ વ્યવહાર દ્રષ્ટિ છે આપડી પણ જોશી એક જ આ બધું ભિન્ન ભિન્ન ભિન્નતા વાળું વિવિધતા વાળામાં કેવી રીતે જોઈ શકો રીતે માર્ગ છે આખો એટલે એક અખંડ પ્રતિમા મહિર ભગવાને કરી અખંડ પ્રતિમા આખી રાતની અને કે છે એ ત્રિશલા તનુ જેવું બહુ સુંદર વર્ણન છે એનું મનુષ્યનો દેશ એટલે આપણે નિર્મિષ તો સમજી શકીએ નહીં કોઈને અને આજના ડોક્ટર સમજવાય ના દે આખી એક પૂતગર ઉપર એટલે આ પૂતગર એક સ્વભાવી છે અને એટલા માટે આપણે આપણી જાતને બધે જોઈ શકીએ છીએ વ્યવહારથી પણ જોઈ શકીએ છીએ અને નિશ્ચયે બધા એક એટલે આપણું હું આપણું હું એનો વિસ્તાર એટલો મોટો થઈ શકે છે પરંતુ આપણે આપડાઈ દીધો છે અને એમાં જ આખી આધાર સ્વરૂપે આજ્ઞા તો આપવી જ પડે દાદા કે ભાઈ હવે તું કરનારો કશું રહ્યો નથી તું કરનારો રહ્યો નથી કરનારો કરનારો કોણ છે એટલું જ એટલે આજ્ઞા સુંદર આપી એમને આજ્ઞા બહુ સુંદર આપી તું તું જે બધે પત પ્રસરેલો છું તું જ તને શોધી કાઢ અને પ્રસરેલો છું તે સંક્ષેપ થઈ જાય આખો નાખો स्वभाव ना रही सके जो नही सकता हो तो सीद्ध गति के हो सी गति भड़क बोलने बड़ी रीते हैं એટલે વ્યવહારમાં પૂતગલ નો પક્ષ જયારે આવે છે સ્વભાવ આ બધું સમજાતું જાય આપણને ખ્યાલ એટલે આમાં મુખ્ય હું કઈ જાણતો નથી એના પર બધું ખાસ છે એટલે દાદા કે છે હું સમજુ છું રાખવા જેવું નથી નથી રાખવા જેવું ખરેખર અને એવું નથી આ વખત પૂંદગલ આપણે હું સમજો છું દાદા કે હવે સમજો સમજેલો હોય તો કેવો હોય હમ એટલે કોઈને એની જોડે જુદા નહીં લાગે કોઈ અચાનક નવું આવ્યું હશે તો એને જો કઈક લાગશે કંઈક પેલો પરિચય હશે પણ પછી પણ એને પરિચય કરવાનું મન થશે થાય નહીં દાદા એ આપણને અનુભવ કરાવડાવ્યો છે દ્રષ્ટિ મળી છે અને આપણે જ આપણો અનુભવ કરી લેવા જેવો છે એટલે હું કઈ જાણતો નથી એ આખું દિલમાં દિલમાં એટલે કનુભાઈ ને આ કાલનું બધું સિંહું નાટક જોયું ને એ નાટક થયા પછી રસીકભાઈ કનુભાઈ થી જરાક દુઃખ પામ્યો થયું એ પ્રસંગ હતો મારો હવે એ બધું વર્ણન તો હું ના કરી શકું તમને લોકો સમજાશે નહીં ત્યારે પછી કનુભાઈ તે વખત તાજું જ્ઞાન એક બે ત્રણ વરસ થઈ હતા એને પછી આવે અખંડ અખંડ ઉપયોગ રહેતો હતો કલ્યાણ જવું છે તો કે જી પછી ગાડી બેસે આપણે બોલ્યો શબ્દ સામ એમ જોયું છે પણ આપણે તે વખત કનુબંધ લાગ્યું દાદા હું વડોદરા છે હું અહીંયા છું અને તમારું પેલો ગેરા અગ્રિક છે ને એવો થોડો થયો હતો કે જરા એને ટપકાય દઉં કાગળ ઉપર તે લખવા બેઠા લખાઈ ગયું અને પછી જોયું કે આ માટે એનું બધું જ તોફાન કરે અને એમાં હવે એવું સમજાય છે કે બુદ્ધિના બળિયા થવા જેવું નથી હં તો બધા આપણને બળદડીઓ બનાવી જશે અને કામ કાલે અને દાદાને કહ્યું કે ભાવ પરમ કઈ આ સિવાય મૂડી કામ કરશે બીજું કઈ નઈ મજા આનંદ નઈ આવે મજા આવે કે આવું લખાઈ લેલું જરા પણ આવા તો ચંદ્રકાંત લખી ગયેલા રસિક જાણતા હશે કદાચ વાંચવામાં આવ્યા હોય તો અને દાદા બે ને ખાસ લખાય વ્યવહારમાં વ્યવહાર થી હોય સમજો ને અંબાલાલ કાકા છે એજ આપણી શ્રીમંતઈ છે એમનો સંઘ એમનો સંઘ એજ શ્રીમંતઈ છે એટલે આ સંઘની બાબતમાં તો બહુ દાદા બહુ સત્સંગ કાઢ્યો છે પણ પછી થઈ ગયો લાંબી વાત નહીં કરવાની એને પરમ પછી જેમ રાજી કાકા હતા વલ્લભ કાકા હતા એમની હાજરીમાં નટુકા ભાડાના મકાન માં બધું કરવાનું કવિરાજા તે વખત ખેતસી ભાઈ ન હતા બીજે વર્ષે આ ખેતસી ભાઈ આપતા માની પહેલા વખતે ત્યારે કવિરાજ હતા અને પછી થયું ચંદ્રકાંત બધા ચોપડી તો રાખી જ પડશે કિંમત નહીં રહે નહીં કે કંઈક તો મૂકવું પડશે ત્યારે છેલ્લે વખત એ પ્રશ્ન આવ્યો કે મૂલ્યમાં શું લખવું છે દરેક પુસ્તકો ગમે તેવું હોય તો મૂલ્ય તો લખાય છે આ ચર્ચા થઈ જો કશું જ ના રાખીએ અને તે પછી બધી મિનિટ ચાલી હશે આ જુઓ આમ રાખીએ તો પછી દાદા બોલે આના કવિરાજે અનુબોધન આપ્યું અનુબોધન આપ્યું આ બરોબર શું બોલ્યા બધું પાસ થઈ ગયું પાસ થઈ ગયું સમજાયું ને એટલે આપણે જ આપણા પૂતગર જોડે આપણે વ્યવહાર કરી લઈએ છીએ કયો કયો વ્યવહાર વિતરાગતા વાળો અને કેવો સમશેનો સમશે કોઈ જરાય પ્રયત્ન નહોતો તો સહેજા સહેજ આત્મીજ્ઞા લગી ગયું સહેજા સહેજ અને મુક્તિ સુખમાં સમર્પણ પણ એ જ થઈ ગયું પછી ચાલ્યા કર્યું ગાડું ગાડું સહેજા સહેજ કોઈને કશું નકારાત્મક તો એમના મોટી નીકળ્યું જ નથી પણ આપણા વડીલ બહુ મોટા વડીલ મહાત્મા આપણે દાદાનું વિજ્ઞાપન કેવું કરતું હોત કશું જોવા માં દાદા સમજી ગયા કે અમે અમારું નિવેદન અમારું ક્યાં સુમનું નિવેદન ભણવા ગયા અમે સત્સંગમાં અમે જયારે બે ત્રણ ગાડી ગઈ હતી ત્યારે જયારે દાદા ને તો ખંભાતનું ચવાણું બહુ ભાવ કરાવ્યું ખબર પડી ને પછી મૂક્યા છે તતને મૂકાયું કે બીજા દિવસ આપડા અહીંયા નિયમો પ્રમાણે બધું રહે સમા પર હાજર થાય ભોજન આરતી અને બપોરે જે ભક્તિ થાય છે બે કલાક ની આવીને બેસે શાંતિથી આવું ખાસ કરી અદભુત હતી એ ખુશ થઈ ગયેલા બઉ અદભુત હતી સ્થિરતા રસિકભાઈ અને દાદા જોયા કરે અને પછી બધું પતી ગયું પછી શ્રીમતીપે સમાધિ ને બધું છે ને ત્યાં આત્મસિદ્ધિ લખેલી છે દિવાલ ઉપર ત્યાંથી પછી આપણે રૂમ પર ગયા રૂમ પરંતુ કેવી રીતે કેમ ભાઈ એમાં શું વાંધો છે પણ કેવી રીતે રહેવાય દાદા એ તો કે તું તને બોલતો જો તું તને સાંભળતો જો તું તારું જ તને સાંભળતું જો તને હું અડચણ આવી અડચણ પેલા તો શ્રીમદ નું વાંચતા હતા જુઓ શ્રીમદ હાજર થઈ ગયા ખબર પડી અદભુત હતું એટલે આજ વાત આપણને શીખવાડી છે દાદા એ બધાએ હું એટલે નજીક બધા વ્યવહારમાં આવી છતાં પણ એટલે આખું વ્યવહાર વિજ્ઞાન જ આપીશ સમજી ગયા ને એટલે હું કઈ જાણતો નથી અને હું સમજુ છું નમિતિકપણું આવે ને તો નૈમિતિકપણું તો રહેવાનું જ છે પણ નૈમિતપણું કેવી રીતે રહેશે એના પર આધાર છે એ કેવી રીતે એ દ્વિધાપણે ના હોય એ સૈદ્ધાંતિક હોય કેવું સૈદ્ધાંતિક અને સૈદ્ધાંતિક પડે ના હોય તો પછી ધર્મ રાજા ગમે તેવા હોય તો કે ધીમું બોલે કુંજરો આવું કઈ સમગ આવું છે બે બાજુ નું એટલે કોઈ રીતે હું ખોટણ ના પડે બધાને આવું ગમે છે નહી બધાને આવું ગમે પોતાના ખોટા પાડવાનું કોઈ ગમતું જ નથી કરે છે બહુ સમજવાનું ધર્મ ઉપર અને કેવો ચેતન હોતો ધર્મ એટલે આપણા આત્મા મહાત્માઓને માટે આજ્ઞા છે ને તે એક ધર્મની ધજા સ્વરૂપે આગળ આગળ આપણું રક્ષણ કરે છે જેવી રીતે કૃષ્ણ ભગવાનનો રથ અર્જુન અને એમાં હતા મારુતિ હતા ધર્મની ધજા બહુ રહ્યા જ કરે આગળ ચાલ્યા જ કરે શું પરંતુ આપણે સતત જાગ્રત પડે રહેવું જ પડે સાવધાન પડે સાવધાની અને બહુ સાવધાનવું પડે આજના કાળમાં એટલે હું કઈ જાણતો નથી લઘુપાવ અને આજ્ઞા દરમાં લઘુપાવ જ ખુલ્લો થાય છે એટલા માટે વ્યવહાર આપણો બાકી રહેલો છે હવે વ્યવહાર આજ્ઞા ક્યારે હોય તો કે નિશ્ચય પ્રાપ્ત થયો હતો જ નહીં તો કઈથી લાવો તમે એકાંતિક એકાંતિક મુકાય જ નહીં એને એકાંતિક ના મુકાય અને આપણે નિશ્ચય પ્રાપ્ત કર્યો એટલે અનેક અંતો પ્રાપ્ત થયો લઘુપણ આવે છે ના નૈનિપણે બોલવું નહીં નૈમિત પણ અંદર જોઈએ હું કઈ જાણતો નથી નીકળે એટલે તારણ જે થયું હોય એ તો ધરાયલું તો રહે જ ને હમેશા નિયમ છે એનો ખ્યાલ હમ એકાંત અનેકાંત છે ને આ તો કેવું છે હમ અનેક છે ભાવ છે એમાં ઓપિનિયન જે આવે નહી મત લઈએ ને તે આખું મન વિલય થવાનું રહ્યું કે નહી ભાષાકીય છે ને સંધિ સુધી તમારે તમારી જેમ લેવી પડશે પરંતુ જેમને તમારું તમને જેમનું ઓળખાણ પડ્યું છે એમને રાખજો અવદાણ એમનું રાખજો શું કારણ કે એવા નિરાલમતા એવી ત્યાં ખુલ્લી હોવી જોઈશે ઝીણી વાત છે સમજાવ એટલે દાદા એ કહ્યું કે પ્રકૃતિ ને વખાણ બહુ ના કરવા પૂદગરના ગુણો ને બહુ વખાણ નહીં કરવા બનશે જે તો લઈને તો આયા છે પછી બીજું પહેરશે અંદર ખ્યાલ આવ્યો છે એટલે જ કહું ને પોતે સમજ સમજવાનું બધું બાજુ મૂકી દેવાનું સમજા રિલેટીવ થી નહી રિલેટિવ ની એક જાત થી એક જ જાતનું રિલેટિવ છે પણ બધા જુદું જુદું લાગે છે આજ્ઞાતન પોતાને આવી રીતે આજ્ઞા એ કરીને અંદર થી મન વચન કયા નું એકાત્મ યોગ આખો ઉભો કરે છે કારણ ભાગમાં અને કયો તો આપણને મુક્ત કરાવે પરિપૂર્ણ પડે હોય જ ને કારણ કે નહીં તો સીધો બોક્સ આ વખત થઈ જાય નહીં બધાની ભાવના હોય છે આ ભવ્ય જવું છે ભાવ તો મહાવી ક્ષેત્ર એક અવતારી પણ એ જરૂર છે ખ્યાલ આવ્યો કે નહી આવું છે એટલે પછી જેટલા શોખો બાકી રહ્યા હોય એ શોખ પૂરા થઈ જાય એની મેં અને પૂરા ના થાય તો બહુ દશા બેસી જાય બગડે બગડ બસ બહુ ઘણો તકલીફ થઈ જાય ખાલી થવા જ છે પણ આપણે ખાલી નથી થવા દેતા મુશ્કેલી આવે છે આટલી પ્રીતિ હતી બોલા બોલું થોડું ટકને ટકને આમ કયા એવું થાય છે જોકે અહંકાર આવ્યો લશ્કર ઓપિનિયન વગર હોય ને કારણ કે આજનું મન દ્રવ્યમન ગલન થઈ રહેલું છે એટલે અને ઓપિનિયન વગર તો કઈ જ લાવો તમે એટલે કયો આગળ અને જે જામી ગયો છે અને જેનું દ્રવ્યમન પ્રસ્થાપિત થઈ ગયું છે દ્રવ્યમન સમજ જેને ફલ કેમે છે જીતેન્દ્રિય જીન પદ એટલે દ્વેષ રહીત વીત દ્વેષ એ દશા છે આ મહાત્માની વિત દેશ ની વીત દ્વેષ કોઈ દિવસ હોય શકે નહીં કોઈ દિવસ ના આવે ઈંડામાંથી ઈંડુ આગળ જઈએ સાહેબ છે બસો તેરમું સૂત્ર છે તે લઈએ વ્યુ પોઈન્ટ ભેદવારું હોય શકે જ નહીં कोई पर बोलो व्यू पॉइंट नहीं सनातन आशा। सिद्धांत छे पर समझ बहुज अब अनेकांत कांत प्राप्त आ एक दृष्टि अपने विकस सके आखो प्रोसेस त्या कम ने कूदमकु करो तो नहीं चले કારણ કે તમારો ડિસ્ચાર્જ નિર્જરા થાય છે એમાં કુદમ કુદ કરીને આમ કરવા જ નહીં થાય શાસ્ત્રોમાં લખ્યું છે ઉદી કરવાનું પણ એ ક્રમ ક્રિયાનો માર્ગ બહુ જુદી જાતનો છે બહુ જુદી જાતનો અને તમે બધા ના કરી શકે અને કરી શકે તો એમ જ છૂટવું તો પણ જ છે બધે પાછું હમ એવું છે બહુ કારણ કે એમ કરતા કરતા કેટલી બધી સિદ્ધિઓ બધું બહુ ખુલ્લું થાય છે તારી એ મુશ્કેલી બહુ મોટી થાય એને પાર કરવી સહેલી નથી બહુ આકરું કામ છે હમ મને મારા વ્યવહાર ને મારો રિલેટીવ પોઈન્ટ રિલેટીવ કરીને હું ધીરુભાઈ ને એક જ સ્વભાવ તરીકે જોઈ શકું એટલે પૂતગલ સ્વભાવ સમજાય પૂતગલ એટલે ગલન થતો ગલન થતો ના હોય તો ભૂતગલ કેવા કેવી રીતે હું ધીરું ના થઈ એટલે જ આ અજ્ઞાનું પાંચ નું સંકલન એટલું અદભુત છે આમાં તો તમે ગમે તેટલું કરશો તો બહુ ઓછું પડી જાય બહુ એનો શાસ્ત્રો આ બધું એટલે હું ભેદવારો કેવી રીતે હોય શકું કરશે કે નહીં અહિયાં એક પૂતગર આવ્યા છે એટલે સ્વભાવ એક સ્વભાવ એક આ ભિન્નતા દેખાય છે બધી અવસ્થાઓની એમાં સ્વભાવ એક શું પણ એક બધા ગમે તેવી અવસ્થા ભેદવાય ગમે તેટલી અનંતુ એનો સ્વભાવ ગલન છે પણ ગલન સ્વભાવ છે અનેકાંત એટલે કે બધામાં મને ભેદ ના દેખાય પણ બધાનું બધા કરવું પણ બધાને વ્યવહારનો ઉત્પાદન બધાનો હોય કે નહીં જેનું બરોબર છે અનેકાંત વસ્તુ જુદી છે એ વ્યૂ પોઈન્ટને લાગુ પડે છે ધર્મમાં કહ્યું છે ને શાસ્ત્રોમાં समझे परिणाम पराक्रम ने पुरुषार्थ नई गई અઠવાડિયું અહિયાં સર્સન કર્યો હતો પદ છે પછી ઉપયોગ દ્રષ્ટિ દ્રષ્ટિ આવી જાય પછી આ બે લઈએ એક એક છે સિંગલ છે લઈ લઈશું સવા અગ્યા છે ટાઈમ આપણી પાસે વિસ્તાર ચ્ચ મંતરવું સાહજીકતા પેદા કરે છે સાહિકતા ઉત્પન્ન થાય છે બધું એટલે મારે અનુભવવો અને મંતરવો ચાલો વ્યક્તિ ધાર પશુમાં આત્મા રગવા ચંદ્રકાંત્રી છીએ વડોદરા થી નીકળીએ છીએ બહાર જઈશું તો બધું બધું તમને દેખાશે શું જોશો બહાર નીકળ્યા પછી કે ગાડીમાં આ બધું દેખાય છે તમને બધું આપડે માણસો છે આવું કે ગયા તા તે રેડવુડ ફોરેસ્ટ કહેવાય છે એના થડ એટલા બધા મોટા હોય છે એમાં કટ કર્યું હોય તો ગાડી આખી બધી આવજા કર્યા કરે બહુ મોટા અને દોઢસો ને પોણી બસો બસો ઊંચા બધા બઉ ત્યાં આગળ ગયા હતા મગનભાઈ ને પૂછ્યું દાદા એ કે મગનભાઈ અહીંયા શું દેખાય છે આ બોગવોટો છે શું કહ્યું જુઓ આ કે છે આ વસ્તુ એમને કઈ બોગવટો સફરિંગ કહીએ છીએ ને સફરિંગ કહીયે તો રસિક ભાઈ અમે રાજુ ન જોડે બિપિન બધા હતા ને હા તે પારસ બહુ થાકી ગયેલો પણ ત્યાં રસ્તામાં આવતા આ નદી ગામ આવતા પહેલા પારસ અમે ત્યાંથી નીકળ્યા પારસ તને શું દેખાય છે આ બધું પેલા પેલું ગાય આ પછી આ બધું છે અને બીજું ઝાડ પાન બધું દેખાય છે ના તારે જોવાનું શું ના આનું સફરિંગ જોવાનું તારે આ જો શું સફર કરી રહ્યા છે સફર શું કરે હવે એને વાત ફીટ થઈ ગઈ પણ થાકેલો એટલો બધો હતો એટલે પછી ત્યાં જોયા પછી આપડે સ્ટેશન પહોંચી ગયા પછી પહોંચી ગાડીમાં બેસવાનું બોલ્યું શું અનુભવ થયો તને તો કે મેં પારસ ને સફર કરતો જોયો ખરેખર છોકરાઓ આ કરવા પરીક્ષા એટલે કાચી વયમાં કાચી વય ના કહેવાય મોટો થઈ ગયો પણ કાચી વય તો આ પાંચ છ સાત વર્ષો કે મળે દાદા કે છે જગત તો એનો મારો ચલાવ્યા છે તો આપણે આ મારો આપવો બરોબર અહિંસક મારો અહિંસક તીરો ચલાવે એના તો એનું જીવન સુધી થઈ જાય આખું એટલે પેકિંગો માં તમે ઘરની વ્યક્તિ ને જ ગાડીમાં હોય કે ટ્રેનમાં હોય પણ સફરમાં અમે શું સફર કર્યું છે ફરતા સૌ જી ઓ શુદ્ધ ચૈતન્ય જ જોત્માય आकी के समाई नवा दिवानी कह सुन्या बेवाणी पकड़ने मुखी अवेराई फूल पर बेवाणी पकड़ने मुखी પ્રજ્ઞાતમ આટલો મોટો વિશાળ હોલ છે અહીંયા સ્ટેજ ઉપર આપતો પુત્રો કવિરાજા બેઠા છીએ આપ સૌ ત્યાં છો નજર શું દેખાય આપણો જોવાનો સ્વભાવ છે જાણવાનો સ્વભાવ છે તે સ્વભાવ કઈ રીતે છે કારણ કે જ્યાં સુધી જોવાનું જાણવાની એ સ્વભાવ ક્રિયા બનતી રહેતી છે ત્યારે એ ઉપયોગ લક્ષણે કરીને બને છે એમ એમ નથી બનતી ઉપયોગ લક્ષણે સમજાયું ને તો હવે જોઈએ આપણે દર્શનનો ઉપયોગ છે કે નહીં કવિરાજ દર્શન શુદ્ધ આત્મા એ તો સામાન્ય ઉપયોગ કયો સામાન્ય ઉપયોગ કયો તીર્થંકર ભગવાનને ગૌતમ સ્વામી મહિર ભગવાનને પ્રશ્ન કરે છે અને કોઈના સંબંધી કરે છે અને ભગવાનથી એમની વાણી દેશના નીકળે છે બધા એની અવસ્થાઓના ખુલાસા કરે છે તેમાં એ વાણી નીકળી તો કે એમની સામાન્ય જ નીકળે હંમેશા સામાન્ય જ નીકળે ક્યારે હંમેશા એવી રીતે આજ્ઞા ધર્મથી આપણને જેમ જેમ આપણી દર્શન ઉપયોગની સામાન્યતા વ્યવહારમાં આપણા મન વચન કાયા જોડે હશે જે કરીને આપણે આત્મા આત્મા બધા મર્યાદા બધાને જોડે ધીમે ધીમે વિસ્તરતી જશે તે ઘરમાંથી વિતરશે ઘરમાંથી વિસ્તરશે કારણ કે દાન ક્રિયા ઘરમાંથી જ ચાલુ થાય નહી તો ઉપાધ્યાય આપણે લુખા એવું થઈ જ છે જ બધી સમજે ને હા વિસ્તરે પછી બધે આત્મા આત્મા ને મળે બોલ સામા Cut cover. પરંતુ ચિત્રામન કરી દીધા પછી આ વ્યવસ્થિત શક્તિ એ ચિત્રાબન ને બધા દેખાડે જો આ ચિત્રામણ કે તું તારું જોવું કે છે छे, एना करता दावती जाएने आ, आ, आ, भ्या, भ्या, भ्या, वंका से, व्यस्ती वी माशे આપણે અંદર પુરાવાનું પણ પુરાયા પછી બધું આ કેમનું થશે તો કે આપણે આપણું સર્વર હરખું રાખવું પડશે આપણું સર્વર બરબર કામ ના કરવું હા એ છે ને બધું છે પણ મશીન તો ખરું હાર્ડવેરનું હાર્ડવેરનું મશીન આજે આ લોકો વિજ્ઞાનમાં પણ આટલી પ્રગતિ કરે જુઓ એક મનુષ્ય પર આમ તો બધી જીવસૃષ્ટિ છે પણ બહુ સમજવા જેવું છે કશું જ નથી એ તો એક નાના નાનું વાત કશું એટલે આજ્ઞા ધર્મમાં એટલું બધું વિજ્ઞાન સમાયેલું છે અને આપણા આ વ્યવહાર વિજ્ઞાન મુખ્ય છે એટલે અક્રમ વિજ્ઞાન આખો વ્યવહાર વિજ્ઞાન કરે છે જે સર્વ લોકોને કામમાં લાગે એમાં એટલે કે આ વ્યવહારને બધી રીતે વિશેષ એટલે બધે બધા વ્યૂ પોઈન્ટ શરદી સમજાય આપણે કેવી કેવી રીતે હોઈએ શીખીએ છીએ દાદા ભગવાને પોતાની ચૌદ કલમો ટૂંકાઈને નવ કરી અને બાર અનુપરીક્ષાઓ ભાવ ઉત્પન્ન થાય આપણી જ ના કહે શકે હું કોઈનું અહમ હટ ના કરવું તો જ એ અહિંસક દશા મારી ઉભી થાય ને તો એ જાય અહમ હર્ટ કરવું મોટા મોટી અહિંસા છે પુસ્તિકા છે ને કઈક બધી તો કવિરાજ સરસ આપી આગળ છેલ્લું બોલી દેવ બઉ મોટું ખુલ્લું કર્યું દાદા અને પરાધીન કહ્યું એનાથી સમજાય કે આ વ્યવસ્થિત શક્તિ કરાવવા પણ એ ને આધીન છે આખું હ તે પોતાની સ્વતંત્રતા એ કરી નથી સ્વતંત્રતા કઈ નથી આપણે જે પડતંત્ર હતા એ પડતંત્રમાં ગઈ એ પડતંત્રતા સિસ્ટમ છે એરેન્જમેન્ટ છે બધી આજનું ટેકનોલોજીની અરેન્જમેન્ટ છે એરેન્જમેન્ટ છે બીજી કશી નથી પરંતુ આ સમષ્ટીને વેસ્ટીનું એનું સુંદર પરીક્ષા આખો શાસ્ત્રોને શાસ્ત્રો રચી ગયા પણ આ કવિરાજે વેલ્ડિંગ એવું કરી નાખ્યું છે એને સમજાવું બધું બધું શાસ્ત્રો રચી જાય તો ખરું કે નહીં સાહેબ બહુ અદભુત વેલ્ડિંગ થઈ ગયા છે આગળ જવા દોતી વાળો પી અચલી કે ડબ્બુ નો દૂતિ વાળો Oh, uh -huh. Thank you. પછી અશ્વિન જે મંત્ર ચાલે સોરીબેન ક્યાં ગયા આપડા પ્રિન્સિપાલ સાહેબ હા અમારે બધા પ્રિન્સિપાલ સાહેબ કેવાયું જો શું કે પણ એમાં મુખ્ય સ્ટાફ છે ને એમનો અનુભવ આપવા જેવું છે શું અમારી પાસે પણ એ પોતાનો ભાવ વ્યક્ત કરે છે કે દાદા પૂદગલ વિનય કરવાનો એટલે શું તો કે તારે તું જીવું છું તો જીવતી તું આ જીનલ અવિનય ના કરું એ તારે જોવાનું કહ્યું બોલતી જેવતા તારે જીનલનો અભિનય નહી કરવાનો ના સમજણ પડી છે એટલે અવિનય કરો નહીં એટલે વિનય થઈ જાય તારો જીનલનો તારો જીનલ નો વિજનો વિનય કરી શકીશ નહી તો તારી નજરમાં બ્રિજનો વિનય નહીં આવે નહીનલ ની આંખો ચર્મચક્ષુ એમાં અંદરથી ભાવથી તું જીવી જઉં છું સમજાય ને તો તારે જીનલને એવી રીતે વિનયમાં એની જોડે રહેવું પડશે તું તને દ આપુ તો પછી તું કોને સુખ આપી શકીશ નાના છોકરા જોડે જીવવાનું હોય છે ને આજ રીતે છે જો તેને સરખા સંસ્કાર આપવા હોય તો આ રીતે રહેવું પડે પેલું આપણે તૈયાર થવું પડે ત્યારે પછી આપણે એના હોય કે પપ્પા એ હોય જે હોય છે મેળવી લીધું છે સાહેબ સમજો મનથી વાણી થી ને કાયા અને એવું જીવન કહ્યું છે એમનું રસિકભાઈ એમને પોતે આ કોને ખબર પડી આ વાત તમે જોજો આપણે આપણે જરા પરિચમાં પુલિન આનંદ સ્વામીજી ડોક્ટર સાહેબ બરોબર ડોક્ટર સ્વામી બરોબર છે ડોક્ટર સ્વામી આપણા બધા આપતા પુત્ર ઓલ્યા છે આજે તો આખું કોઈ બેસી જ નથી રેતું બધું ફરે ચોક્કસ ફર્યા કરે આપણે આખું ઉત્તર ભારત ફરી આવ્યા મહેશ આનંદજી નું ફ્લાવર આવું સરસ હોય તો જ આપડે મજા આવે ને શું બધા એટલે ફ્લાવર ને જોતા નથી આવડ્યું આપણને મુશ્કેલી આ છે આ તો કુદરતી બગીચા ફ્લાવર છે મગમગા પાછા કવિરા બે લાઇન બોલી રાખો Jadi gitu. સરોવર છે ને ભગવાન ઉપમા આપતા પુનિક ક્રિયા કરનારા ઓ બધા એનાથી મુક્ત થયા એટલે દાદાને જ કે દાદા તમે મારી પાસે આવી જાઓ આ એક બહુ મોટી ઉપર ભુ ખાસ કરીને સંભળાવતા કે જો હું તમને દ્રષ્ટાંત કહું છું આપવર કેટું તે બધા ઉત્તર દિશા હું જાણકારું છું પેલો કદ હું જાણું આમ જવું બધા ખપી ગયેલા બરી પરવાયેલા તો પેલો ડાયો આવ્યો બધું જોયું આ બધા જ્યારે દિશાઓમાંથી આવી કરે છે બહુ હું સમજુ છું ને હું આમ છું કર્યા કરે છે એવું નથી આનો રસ્તો જુદો હોવો જોઈએ કે એ બી સન્ બધામાં કમળો એટલે આમાં બહુ મોટો સિદ્ધાંત સમયલો છે બહુ મોટો સિદ્ધાંત અને આ દાદા ભગવાને અકર્તા ભાવ આપણને આપ્યો છે આપણા આ ક્રિયાકારી શરીરમાં એ બધો સિદ્ધાંત આજના આજની ભાષામાં આજના કાળમાં સ્ત્રો જોવાની જરૂર ના પડે એટલો બધો સુંદર રીતે આપે છે તો આ બીજો પ્રશ્ન છે બ્રિજ એટલે કે એના પતિદેવ કઈ કયો હાથ હું છો કરો ભાઈ તું એ કે છે કે દાદા ભૂતગલનો અનુ છે તો તારું શું છે આપે કહ્યું કે હું કંઈ જાણતો નથી એવી રીતે રહેવું જોઈએ પણ મને હું જાણું છું એવું વધારે રહે છે તો મારા પર યથાર્થ સમજણ ખુલ્લી થવા કૃપા કરશો મારા ખુબ આશીર્વાદ છે તારો નિશ્ચય છે કે નહી કેવો ડગમગતો કે પાકો હિમાલય ડગમગતો છે એવી રીતે સમજી ગયો તું એવો નિશ્ચય લાગતું બાકી બધું હું સંભાળી રહીશ જાતો પોતે સાહેબ બરોબર છે ચાલો તો હવે સોરી બેન આપણે પાંચ દસ મિનિટ રહી છે પ્રિન્સિપાલ સાહેબ તો બધા હો તો એકદું નાનું પદ બોલાય ને ફર્સ્ટ ક્લાસ આપણે હું ઢુંડું છું કયું બોલ છું જે ચીક લાગે છે હા ચાલો ચાલો ચાલો ચાલો ચાલો પેલા સ્વભાવ ઓછા બોલો બિલ Da da da da સમય મળે ને રજા નલી ગાડી હતી તેમાંથી પણ બધું થઈ ગયું હવે એ તો બહુ લાંબી સ્ટુડન્ટ છે બાજુ રાખો પછી પાછા વરતા બેંગ્લોરથી આવી પછી રસ્તામાં એક જગ્યા હતી ત્યાં રોકતા રાતે રોકાયા હતા એ બધું તો કનુભાઈ તે વખત ઉદય જોયું કનુભાઈ હવે તમારો આ સીન આવે છે જોજો બરંબાર જો બધો તે વખત શરૂઆત થઈ અને પરિણામ આવ્યું પાંચ છ વર્ષે પણ જોયું બધું બધું જ જોયું અમે સમજાયું અને પછી વનવાસનું ધકેલ્યા નથી ઉપરાંત એ લોકો હું ચા બધું રસીકભાઈ તો હવે શરીબેન શું કરીશું હા પગ પર જવા દો આ ઉપર આખો અંતરનું એ ઇમાર્કેશન લાઈન ની બહાર ના નીકળે That's uh right. -huh. ખંડેવા નામ સુરા તારાચંદજી આપ बोलो आप कैसे रहे ताराचंद रह नहीं सकते शिवा हम आप में रहे इसे कैसा बन सकता है तो आपको वहां आपका श्री द्वार में कौन सा द्वार हाँ श्रीद्वार तो वहां रह के તમારે યોગ આવ્યો નથી તમે જશો ને બહુ આનંદ આવશે એક વખત જવાનું એક જ વખત ચાલો જય સચિદાન હવે બેન સરસ્વતી માતા ને ચિત્રો એની ભાવના એમની પેલી આપતા પુત્ર કવિરાજ ને આપશે આપે બધાને દાદા બધી મારી આટલી પુસ્તુ તમારે લઈ જવાની પુત્ર ને કવિરા પછી આપતા પુત્ર ને પછી ત્યાં બધા દાદાજી ની હાજરી હોય આપી અને બધા મહાત્મા ની વચ્ચે પોતાના મન વચન કયા ઉલ્લાસી મહેનત કરો છો કારણ કે મહાત્મા વચ્ચે દાદાજી ની વચ્ચે પૂછે કવિરાજ ની વચ્ચે આપતા પુત્રો ની વચ્ચે આપણા મન વચન કાયા ત્રણ દિવસ માટે સંસાર ભૂલી જાય છે ગરબા તો આ મન વચન કાયા મહાત્મા વચ્ચે કેટલા બધા ઉલ્લાસી संसार पड़े भूलव नया कह मनुष्य रूपे आ शरीर अमेरिका मन वचन काया है, जीवता परमात्मा ના આપણે બધાને એમ લાગે બધા એકબીજા મહાત્મા પૂછે આપતો દાદાજી કૈસે મિલે તો મારે કેવું પડે દાદાજી કો પૂછના પડેગા આપ મુજે કયો મિલે जय आचन क्या ज्ञापी पार के दिवी हरेक दिवस अमरा जन्मोत्सव अमरा हरेक दिवस સોળ સત્તર અઢાર આપણે ત્રણ દિવસ ભેગા રહ્યા હજી આવતીકાલે પણ મુંબઈ મહાત્માઓ જોડે છે એમાં કો ગુજરાતના મહાત્મા ટિકિટ કેન્સલ કરાવી પાક લઈ પણ દીધા છે કારણ કે ખબર છે મહાત્મા બધું કહીએ એવા વાતાવરણ કેવાય ગયું જેને જે પાસ જોતા લઈ લ્યો એમનો ઉલ્લાસ એટલો બધો વધી જાય કે રાત્રે અગિયાર વાગે દાંડિયા રાસ બંધ કરાવવા મેં તમે પંચોતેર વર્ષના થયા રાજેન્દ્ર ને દોડાયવા હિરેન ને દોડાય બધાને દોડાયવા અને પોતે છેલ્લે કેવું પડ્યું કે તમારે આ ઉંમરે મારા લેવાની હોય નૌકા મૂત્ર ફેરવવાનો હોય આ બધાની વચ્ચે ગરબા એક સલયુબેન નો આજે પંચોતેર મો જન્મ દિવસ છે પંચોતેર નો વર્ષાડીયા અને દાદાજી આજની આ ઈચ્છા મહાત્મા તો ખરી પણ મુખ્ય સ્કૂલ ના સ્ટાફ ની ઈચ્છા મેદાન સૌથી ઈચ્છા કે સેવન્ટી ફાઈવ ઇયર્સ મનાય દાદાજી હાથન કો જેથી બધા સ્કૂલ માં આવીને વર્લ્ડ પીસ ખરીફીનેશન ક્યાં છે કેવી છે કારણ કે આ સ્કૂલમાં સ્ટુડન્ટ धर्म भूली ड्राएल कही स्कूल नोन वोल के आज सुन रहा स्टूडेंट्स દરેક ધર્મોના છે તે છતા જ્યારે દાદા ભગવાનનો ડ્રામા દેખાડવામાં આવે છે ત્યારે બધા એક થાય છે હમ એટના ही નહીં એ સારસા હિન્દુ મુસ્લિમ ખ્રિસ્તી સબ મોતે ઊવે એ કોંકર દાદાજી કે પાસે બેઠે અને हमने ये केक 10 કિલો કે है, 75 દુનિયા કો વર્લ્ડ પીસ કા મેસે देनक ये हाजिर है धन्यवाद 아멘 मेरे भाई सबसे पहले गलत बात मैं 75 हूं ही नहीं मैं 14 साल कंप्लीट कर के 15 साल है उसके मुझे भाई की बात गलत होगी 25 बलून्स 70 75 बलून्स सर אביरा દાદાજી લગા દાદાજી બુન મનોરલા દેખા બાઈ મેડ કરવા આ બધામાં સમાવિષ્ટ થઈ ગયેલા સરયુબેન કોઈ ગયેલા સરયુબેન પંચોતેર વર્ષ ના પંચોતેર પંખો આવશે in the garden. દેબે ઓ દેબે ને દાદાજી આ હા હાલો મેન આદુ જો સદુ બે પ્લીઝ સદુ બે સદુ બે આકાશ સ્કૂલનો સ્ટાફ ઓ આકાશ સ્કૂલના સ્ટાફ તરફથી સદુ બે આ કાર્ડ દાદાજી કામે અર્પણ કરીએ સ્કૂલનો સ્ટાફ ઓ આકાશ સ્ટાફ તરફથી આ કાર્ડ છે નિમેશ આનંદજી આપણ આપણ સમગ્ર સંગ સંઘાભાવે સ્વીકારીએ છીએ આ એમનું સમર્થન અને તમારા બધાના આત્મભાવ મોટી બેન હવે અંદર જોઈએ આપણે તે આ સરયુબેન ધીમે ધીમે સાંભળો છે બધા સાંભળો છે અલગ અલગ દાદાજી અને આ પ્રમાણે એની અંદર માટે સારા આપણા સ્ટાફ તરફથી જે ઉદબોધન થયું છે તે હું વાંચું છું વાંચીએ જાન્યુઆરી પર્સનાલિટી સ્ટ્રોંગલી પોઝિટિવ She has been a strong example of never to quit, never to give up. She challenged the male dominated society and emerged successful as an educator. An entrepreneur and a great human being. extremely talented and versatile. Sarvi Maidam shows here a perfect combination of talent and enthusiasm what you can see here. So, from Jyoti Ben, Aathun Chokaro, principal. Bharat Mam, Haan, and a Mary Mam, મેરીમાહાત્ આજના અઢાર જાન્યુઆરી બે હાજર પંદર ના દિવસે આપણે એમને આપણી કવિરાતની કવિતાથી એમને અભિબંધીએ છીએ યોર કેરિયર હેઝ બીન નથિંગ શોર્ટ ઓફ ઇન્સ્પિરેશનલ યોર વર્ક એથિક્સ હેવ બિન નથિંગ શોર્ટ ઓફ મોટીવેશનલ ફ્રોમ એવરી લાઈફ યુ ટોટસ હાઉ ટુ સ્પોટ ક્રિએટિવિટી From obstacles, you taught us how to create opportunity. From bad times, you taught us how to remove negativity. We are glad to have you in our lives, are you, Ben? Happy birthday to our dear, dear madam. And dear, dear madam's smaller sister. <laughs> માધુરી બેન શૈલેષ નથી આયા પણ કવિરાજા એટલે જ્યોતિબેન બારુદમા મેરીમા અને સમગ્ર પરિવાર બહુ ધન્ય છે આપ સૌને કે જે રીતે આપો છો 75 मा वर्षे बनके मने वर्ष लागो नथी पडता केचे वो जेबी नथी केचे 75 वर्ष में सिक्स स्वीकार आप स्वीकारो चादर तो प्रधान जी आसु छे नहीं कुठ तरीका दादा जी ज्यादातर हमें देखने को मिलता है कौन उची अब बोलिए ज्यादातर हमें देखने को मिलता है कि हम जिसके पास रहते हैं हम जिसके करीब रहते हैं देखो ये बहुत बड़ी बात समझ में जैसे करीब रहते हैं वो हमारी हम की हमारी कमी बुराइया कुछ भी दिखाई देती है ये स्कूल में एक ऐसा यूनिटी है की सजीमेंट के साथ रहते रहते सभी साथ एक होकर બહાર બના દે ક્યા તો કૈસે ભી હોય બીચ મે હમેશા કેસ મડલ બનના ચાતે બાત પૂરી દુનિયા ખેલને તૈયાર હે સ્કૂલ એસી હસી ખુશી મે ગમ ભુલા કે સ્કૂલ મે સકે કો મગર મેડા હું પૂછા દાદાજી આપ દાદાજી કે મગર વનુભવ ખાના પીના છોડ બેઠના પડે મગર મે બતા દેતી હું મેં કનુ દાદાજી કોને લઈ ગઈ થી મુજબ બતાવતી તબે જઈન્ટી એટ મે બળી બહેન કેશન મિલે માલ આકર્ષણ ક્યાં પ્રેમ મૂક ભી મગર નાઇન્ટી નાઇન મેં છોડે નહીં દાદા બસ ચાલો આજ કાડે અસિમ ટીચિંગ અંત લઈ લોકારી લોરેશીર્વાદીર્વાદા और आज का दादाजी इस आज का प्रसंग के निमंत्र एक तो नवरत्न जी के घर से पुष्पा बहन શાદી હૈ પ્રસંગી દાદાજી સબકો મેં આપવાઈ દાદાજી કોફિસ મેળા હૈકોશ રા નવર બેટી અર્ચના બચી શાદી उन्होंने बताया खिलाफ देते हैं सबको आमंत्रण होता है सब, ले लेंगे अच्छा मेरा खूब आशीर्वाद है आपको પૂરે પરિવાર આઈ બજેટ